તમને સમજ કરી હવે દાદા ક્રમિક ની અંદર ઉપર ચડતો ચડતો અગિયાર મેચે પડે તો અકરમ ની અંદર આજ્ઞા રે તો પાડનાર કોઈ નહીં પાડનાર ને આજ્ઞા છૂગે ને પડ્યો એટલે આજ્ઞા જો છૂકે તો અહી પડવા જેવું નથી અહી તો આગળ વધે નહીં એટલું વધે નહીં આગળ અહી પડવાનું ધ્યાન ભગવાન જેવો માને માને બધી મનમાં હું કઈક શું આવે જે પડે જે જે મોહક ક્ષય કયા તો ના મોહ છે ને પછી ફાટે પછી ફાટે ક્ષય કયા તો મોહ ક્ષય થઈ રહ્યો છે દારિત્ર મોહ ની ક્ષય કરવી પડે એ તો અજાગ્રત માટે એટલો વખત છતાં આજ્ઞા માં રે અને અમારે દોષિત ગણે આને મારું બગાઈ શક્યું શુદ્ધ નાખે શુદ્ધ નાખે કોઈ ગુનેગાર જ નથી ગુનેગાર છે નહીં નહીં જગત માં સુભાષુભ ની દ્રષ્ટિમાં ગુનેગાર છે જેવી દ્રષ્ટિ એ સૃષ્ટિ વાતચીત કરો જે વાતચીત કરી आओ। तो कोशिश कर पटे साधु महाराज हम क्या करो चिंता घटी जाए ना ने गाया आपने मतलब सांभ आपके ज्ञा पुरुषों से अपना मगज में उतरी उतारी ज्ञापी पुरुष तो આઠ હજાર રોજ થાય છે જ્ઞાની હોય ને તો બાવીસ ના આત્મા નું કલ્યાણ કરવાની ભાવના નહિ આર્થ ધ્યાન અવધ્યાન ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સાંભળ્યું નહીં શું કે પછી આર્થ ગયું મુસલમાન ને આ તો ધ્યાન થાય નઈ જૈન ને આતું ધ્યાન થાય થાય આમાં જૈન પણ ઈચ્છું આતું જ બધે આફ્રિકા જગડી ને થાય તો પ્યાલા પડી ગયા હોય તમારે તો આવ્યા હોય કોટાક માં નોકર પ્યાલા પડી ગયા ટિકડ મેં કહીશું અસર થાય દાદીઓ નથી આવ્યું એવું પૂછો દાદીઓ નથી એવું પૂછો બધું કઈ વાંધો નહીં કઈ વાંધો નહી આપડે જતા જતા હોય ચોથા હજાર રૂપિયા એના કોઈ અપમાન કર્યો એની જેવી દ્રષ્ટિ એની જેવી દ્રષ્ટિ એની જેવી દ્રષ્ટિ તમને વાંધો નઈ મતભેદ કરવા નઈ પડતો કઈ મને કરિયા લો संसारुदी संसारुदी आसार મિલ ના માટે ગુ લીધું છે ઉદાડે વિસ્તૃત થયું હોય વાંચી ઉધારી છે હવે બિલ બંધ પડી માંગના વાળા મારી પાસે આવે છે વર્ણનીય દુઃખ થાય કેવું થાય વર્ણન ના થાય અલગ થાય પણ એ દુઃખ તો બહુ હિતકારી જાય ના હોય ને બહુ ઘરના માણસ જાય ઘરના મોણા એ ભીડ માં હોય તો પણ પાન છો કે જાત્રાજુ એટલે એની પર ઉઠે ભાઈ એમ ના જોવા રહ્યા કે અમે ભાઈ ને ભીડ છે રસ્તે બઉ થોડી એક બે ટકા એવી કે જે ધણી ને પૂછાય તમને અડચણ પડતી તો મને કહેજો હા પણ મારે છે અડચ ના પડતું ને છે માલક ક્યાંથી લાવ આ તો નાણ નો મેળો જ કરી રીતે ગુનેગાર પોતે દારૂ પીને જો બગાડ્યું ભાઈ અને ગુનાગાર વધુ વાત તમે ગુનેગાર ખરી રીતે નથી બિલના જ લીધા હોય એનો એન્ટ નથી અંત નથી અને જેના ઉપાય ના હોય તેની ચિંતા ના કરી ગયો આપડે મરી જવાનું કુ રે ઉપાય નહી એટલે લોકો ડૂબરૂ ના ખાવું મેચવાના વાંધો આથી ઉપર જેનો ઉપાય નથી તેનો હા હા કોણ કરે ના કરે જે ઉપાય નથી ઉપાય માટે વાત બરાબર તો તમારા કેસ માં ઉપાય નથી કે ચાલીસ એક લાખ રૂપિયા છે ખાલી પણ તમે કહ્યું કે ના આપો આપો પેલા ત્યારે મિલ ના તો આવવાના જ છે પણ જોયે રાહ જોઈ મોત થાય મારી ગય છે પાર્ટી પાર્ટીઓ એ પાર્ટી આવીને ક્યાં કે સાધુ ના થવા દેસો એ પાર્ટી આવીને ક્યાં કે બીજું બધું થવા દેજો પણ સાધુ ના થવા દેશો હરે રબી કોલેજ જાવું છે એ દાનતની ખબર કેરી પડે એટલે ખેતની દાનત કેવી આપી કેરી ફર પડે ખેતની દાનત તો આ છે કાળ હોય એવી હોય સત્યુક્તિ સત્યુકના જે જોને એરી સાજી રાજી તોરવા નવ લાખ ની ભાગ ભોગવાન થઈ ને જેના પૈસા ગયા એ ભોગવે છે ભોગવ્યા ની ભૂલ તમે કર્યું એટલે તને ભોગવવું પડે તમે શું કહેવાય ભોગવ્યા ની ભૂલ નહીં ઉદય કાંદી એનો એનો રસ ભોગવાઈ નઈ જાય ત્યાં સુધી તારે જ કરવાનું એ તો તમે ચોપડી આપશે વાંચ્યા કરે બધા ઠંડા પડી જાય તમે બોલો ને દાદા આપડે પેલા બઉમા અમને જાણવું છે તમારી વાત શું થાય પહોચી ભાઈ કોઈ ધર્મ આખા દુનિયાનો એવો નથી મુસ્લિમ મુસ્લિમ તો પહે જ નહિ એક પણ મુસ્લિમ ના પે છે હા આપડા દખાઈ ગયા પહે નહી મગજ હા વિકૃત થઈ ગયેલા મગજ ટીકાઓ માં ઉતરાવા મજા નથી આપડે કોઈ માણસ ટીકા કરીએ ગુનો આપડે આપણું બરાબર ઉપર કરેલી જવાથી ડિરેન્જમેન્ટમેન્ટ તો થયા જ છે સંસાર શૈલમેન્ટ ના થાય થાય જ ના થાય કરવાની જરૂર જ નથી જો ડરવાનું પણ દારૂ પી ને રમી રમી ને એવા પૈસા લોકોના ખરા એને ડરવાનું બીજા ડરવા જ નહી લોકો કામ થોડે બધલો તો આવે નહી એમની બહાર મારા માથામાં બરાડ કેટલું તું આવું તમને કહ્યું હું નિર્ભય ને અમને પધરામણી કરાવી બગીચો અને ઘરમાં કે આવું દુઃખ ત્યારે તમારી બેટ અમારે લેવાય નઈ મેં મીર બેતા તા મગ શું છે ભાઈ જુઓ કે એક હાજર એક છે ના લેવાય આપડે પીછા લેવા તારું પડે કે બીજું પાંચ લાખ નો આરોપ છે કે બંગલા માં ગરીબ થયા બંગલા થશે શંકા કચ્યું નથી તમારે કચ્યું નથી કે એન્જિનિયર ક્યાં કજુ નઈ શું વાત છે પણ નિર્માણ પામ્યા ચાલુ શરૂ થઈ હા અમુક સીઝન થઈ રહી દીપાવલી આયુસે દીપાવલી કરો નહી તો આમ કયો કયો બાજુ સાધે ખૂટે નહી વસ્તી વધે ને ખૂટે મેલેરિયા વધી કોને કોને દૂધી બેઠું પછી દરેક જી ચપર નો પસંદ તો આપે એને એકલાપ્રમ નમસ્કાર ગાયડી વાં ને કઈ ચપલી મારી હોય તો છોકરી હોય જાય અપમાન કયું થયું કિંમત નથી અપમાન ની કિંમત નથી કરવા જતો પેલા ઠંડી કરવા જતો નથી ઠંડી થતી ઠંડી કરવા જવું તો હા કરવા જતો पड़ेली मांगू चुके બદ નીકળી દેવાસ બદુ કશું હે નહી લોકો કહે છે ધીરે ધીરે આતા તેનો એ એવું કહે છે મને કહેવા પતેથી બીદી શું જોઈએ સપ્રેમ સપ્રેમ સાંભળી ગયો હમણાં આયો જ સપ્રેમ કે છે સમસ બધા બધા સમરસ કરે સબ્ર બધા સમરસ કરું લોઠું કેમન કોમન સેન્સ એટલે આગ્રહ દુરાગ્રહ થાય પકડો આગ્રહ કોમનસેન્સ વામન એટલે એવરી રેર એપ્લિકેબલ ગમે તેવા સંજોગમાં એ તાળું ગાડી શકે બતાઈ તાળું આગ્રહ દુરાગ્રહ એની જોડે તો કિંમત ક્યા થોડા આપણું મન જોડે આપડે લેવા દેવા એવું નથી આવે કાયદે સર નથી મન જોડે વિચાર કર્યો કાયદેસર જ નથી આપણા ગેરકાયદેસાય કરો છો જ્ઞાન થી જ વસ્ત કોઈ જ કોઈ મન વશ ના થાય જ્ઞાન થી જ્ઞાતા દશા તરીકે જ વસ્ત જેમ પાણી પાણી છે ને વાસણ હે બધા ની અંદર વેળી જાય જ્ઞાન જ્ઞાન થી મન બધાય સ્વભાવ ભગવાન નો ખુલાસો જોયતો હતો તે ખુલાસો પેલે દિવસે પડી ગયો જે નડતો અને દાદા રાખે છે પણ આ માફી માગેલી એક બે જાણ ને પણ એકાદ માફી તારી માફી માગી હતી અમારો કઈ દોસ્ત હોય તો સાઈ વખત માગી ને જોઈ એને નહી બગાવડાય છે આ રોગ પછી નહી નીકળી જાય તો હજી આગળ વધે ને આવું આ રોગ પહેરતો પછી કાઢી નાખ્યો કાઢી નાખ્યો ઓપરેશન સંસારીઓ તો બહુ રડાવે છે પણ જ્ઞાની પાસે જો રડવાનું મળે તો મોટી પુણ્ય મોટું કેવાય બહુ એ બને નઈ ને એવું ક્યાંથી કેસ કરે આખી રાત રડાય કોઈ નો પક્ષપાત કરતો તો ખેતી નો કરતો કોનો કરતો કારણ કે એમને જે કામ માટે લીધું તું અને તે જો પક્ષપાત ના કરું તો એમને પ્રોટેક્શન એવું મૂકી દો કે કોઈ હરી કરવા ના આવે ના હરી કરવા જ આવે ને એટલે બધાને કઈ તી ખુલ્લો પક્ષપાત કરું છું બધાને હું ખુલ્લો પક્ષપાત કરું મારી બાજુ કઈ તી કેટલું બધું કામ જેમ વધારે પછી વરઘોડા કરે તે આવી કાયમ નહી કાયમ દાદા માટે તો દાદા માટે તો પૂરીએ છે એવું છે ને કે આ સેવા ભારે હતી જંગલી એટલે જો પછપાત ના રોગતા લોકો ભાઈ હરી કરવા હરી કરે એટલે હા લાવે એટલે ખુલ્લો પક્ષા બધા કઈ દેલું હું એમના પક્ષાપ છું કયું એટલે વિચારવાનું તમારે બંધ કરી દીધું એટલે કોઈ કશું કઈ પર કરવું નઈ એટેક કરે તો કેટલા પુસ્તકો છતાં કેટલી બધી માસે પાછું હું કઉ આ શંકાતે કારકુડ રાખો ને પંચેત બાજુ જો સ્ત્રી હોય અગર ઘોડો રાખ્યો હોય તો ઘોડા માં જવાની હોય તો ઘોડો હોય નઈ ગોળો જાય તમારું એકે એક પૂર્ણતા એક પદ આ પદો જયારે भविष्य प्रजा साहित्यकार एक केवमान सबकी त्यारित वर्धम था आता वर्धम नहीं पूरी त्या शुद्ध बुद्ध थे મન જ્ઞે થાય અને પોતે જ્ઞાતા છેલ્લા અવતાર જ્યાં સુધી કરે પણ આપણે ચાર જોવાનું મન શું વિચાર કરે છે એટલે શુદ્ધ છે આથી બીજું આગળ લાખો જ્ઞાની હોય તો આ તો એક જ અભિપ્રાય હોય અને એકાદ જ્ઞાની ના લાટ અભિપ્રાય હોય જુદી જુદી ચોપડીયો હોય બીજું જીઠા બી ના પૂછ્યું જીવ સૂચાય છે જીવ વપરાય છે શબ્દ હા વ્યવહારમાં જે બધા બોલે છે જીવ આ રીતે જીવને વાપરે છે વ્યવહાર તે હં ને છે જીવ કે મન ને છે કે ના એ હં એ મન અને જીવ એનું જીવ નહીં જીવ તો અહંકાર સાથે જીવ અને વપરાય છે જીવ નહિ વપરાય છે બરાબર ને અને જીવ ના ભાઈ આપડે શું તો ચેત થઈ પણ બાર લોકો જે કે છે જીવુ અને થાય ત્યારે આપણે જોરું પણ આપણે બધા જીવ શબ્દ વાપરે છે એ બદલે વાપરે છે जीव शब्दी खेती कर जाए व्यवहार बोलाये जीव भले जीव जाले रेत मीव ठीक है चीतने कह पूछ जीव ने मन बुद्धि जीत भेगू जाए जीव कहता है ना अंत करना जीव ने, ने। ज्ञान लीधी अंतरदार मटी जाए तो ज्ञान कहवा तो ज्ञान तब हम भाई જીવને જીવને જીવ જ નથી બહુ વિચાર આવતા કારણ મારું મન ખરાબ વિચાર આવે છે મને મનમાં ખરાબ વિચાર આવે છે એ પણ મારું મનમાં આવે એટલે હવે પોતાનો ભાગ પોતાનો ભાગ હોય એવી વાત કરો અને મારું નામ મહેન્દ્ર એમ કહો છો મને આ લોકો મહેન્દ્ર નામ ઓળખે છે કહો છો તમે પણ તમે ખરેખર મહેન્દ્ર નથી તમારું રામ બિલકુલ બધું કાપો ના પૈસા ના જાય છે મહેન્દ્ર ના પૈસા જાય આત્મા ના પૈસા ના જાય આગળ હીરા ચાલી જાય તો પડી ગયા હોય ને તો અસર થાય તો હિરાની વાત જ સ્વી કરો પ્યાલા પડી જાય તો મે અસર થાય કે થાય પણ હા તો અસર થાય પછી ઈરાની વાત કરો મારે બાવું પડતી ગયા બારો ભાગ લોકો નો ઘણો થોડો એવું જ થઈ ગયો શું થયું એટલો બધો બો વ્યાપ્યો છે કે ભાગ જ બધો દર કરે કદા વિચારધીર છે આ તો ના કહેવાય કે રેટ પડે ને બધી મજા નીકળી જાય ઇન્કમટેક્સ ની રેટ પડે ને બધી મજા આગળ પાછળ નીકળી જાય ધંધો નઈ બેઠા છે કોઈ અવતાર નો હવે હા આનંદ જ નથી આવ્યો કંટાળો જીવંત હોય તેવાય જરૂરી પણ વધુ કંટાળો ठाकृतर भगत भाग निरंतर क्षण वाले कोई, कोई जी बाकी नहीं સરરાટ સર આપણે પરદેશન કન્ટ્રી પટેલ ફાદર થવાનું ગમે પછી આવી ભટાયા પછી જોઈ દેવાઈ ખબર એ તો જે હાદર નથી થયા ને એમને પૂછીએ તો ખબર પડે કે કેવું ગમે છે હાજર જે નથી થયા ને એમને કેવી સાહેબ પ્રભાવ કરે ખરેખર આ સિંધો હા સંસાર હા તો બેભાન પણ ઊંઘ લોકો એ કઈ કાતું એટલે મેળો કરે મેળો કરે ખાધાનો એટલે ગ્રાઢી થઈ જાય નાખો આવું પોતાના પોતે બોલે પણ હવે પોતે ના હવે જોડે આત્માની જાગૃત અવસ્થા ક્યારે આવે કેવી આવે કેવી જાગૃત છે शून्य अवकाश शून्य अवकाश हाँ कर જગત આખું અપમાન કરો ગોળ અપમાન નથી કરતું તું વિચારી જાગૃતિ કોને કોગાડી વાકે આ ઓછું આપણે કહી દે છે ઓછું એ તા નથી એ પરલોક સુધારે એ જાગૃત્ર આ પરલોક નું બોના કઈ જવાયું ખર્ચા જ કરું જે અંતર કૃપા એમ કહ્યું અને જ્ઞાન પાછળ આજ્ઞાન કલ્યાણ જ થઈ ગયું ને ઘરનારો કદી ગયો નિકાલ કરવા પડશે એટલે ભર થઈ ગયો અક્રમ છે એટલે અને પેલું તો કરતા કરતા ખાઈ ભાઈ ફાયલો નિકાલ ત્યાંથી જ્ઞાની થાય તો એ ફાયલો નિકાલ થઈ ગયેલો ભાઈ તો કુ કરતા કરે પૂજા વારી વારે જ ગયેલા હોય આપડે પૂજો વાર વાળો બહુ રહ્યો દિવાળું લાવવો પડશે હજુ વકીલાત કરે છે દિવસ અથવા